ખોટું લાગે ને દાદા રાત માં પાણી જોઈએ અને પેલી પેગા થઈ ગયો ત્યારે ન્યાય બેન કે છે કે આવું આત્મજ્ઞાન જે છે આવું આત્મજ્ઞાન જે આપડે બતાવો છો એ તો કરોડો માં એક એક ને હોય શું કરો એમ કે છે કે આપે જે આત્મ જ્ઞાન આપો છો એમ બધાને આપ્યું મહાત્મા આપે તો આપ્યું આપ એક જ છો બરોબર છે પણ બીજા બધા છે એ પણ નાની તો ખરા જ ને થયા છે ને દાંતના હિસાબે તો પાસે જવાબ ના ખબર ના મહાત્મા થયા મહાત્મા થયા ના મૌ્ય અમારો આવે એ રિવાજ ને હસવાય નઈ ખુદ ને જાણે ખુદ ને જાણ્યું એટલે તમે ખુદા થયા ખુદા ખોદ આવી મુસલમાનો તમને જાણે કુદો બીજો કુદો કુદર છે ધાન વાળી ના હોય આ જગત માં અનુસંધાન અનુસંધાન ના આવે નકલો એની બાર ની વાત પેલી નકલ થોડી ઘોડી કરી દે હોય ને બધું મળતું આવું નકલ એનો મજા આવી ગયો માલ માં મજા નું નહી પંચાયત ને બે નઈ પૂંચાય જાય છે આપડે આપડે મને લોકો અવતારી પૂરું કે આ બધા લોકો બધા બધા થઈ ગયા છે ને એટલે આ ભૂખા ભોગા થઈ જાય મેં નાખ્યું आपको खबर देव पूछा देव छापा भगवान कही सकते कहती क्षमता वाले वाले गई આપડે ઘરમાં થોડું બીજું હોય એટલે મને કેમ નથી આપડે ખબર છે રેખા બદલાઈ ગઈ કાર્ય કારણો છો અને એ શક્તિ પરમ શક્તિ હજી લટકે પરમ શક્તિ શક્તિ હજી શારીરિક ખુબ કપિયો હોય જાય પણ મન ના ઉભે મન ને ગમે તો મન તો હોય જાય વધે એનંત શક્તિ ઉધિપો થાય ત્યારે વિતરા એ વિતરા શરૂઆત થાય શક્તિ માંથી ઉત્પન્ન થાય છે ને જીવ જીવ એટલે અનંત આપણું જીવ છે આપણું જે શક્તિ છે જેવું તમે તૈયાર લાવ્યા હોય તે પ્રમાણે આચાર પાછા નીકળે ના પણ થાય પણ આંતરિક ફરે આંતરિક ફરે અમે તમારો ધ્વજ ના જાણીએ ધ્વજ છે અમે જાણીએ કે આ માર ગયેલો છે એ નીકળે ભરેલો માલિકે કોઈ ઉતાવળો ચાલે કોઈ ધીમો ચાલે ઉતાવળો ચાલે ધીમો ચાલે અમુક અમુક વધુ થઈ જાય તો પછી એનું બધું ખરાબ થઈ જાય હાલત નથી ને જે ખરાબ પછી મારી ચશ નું થાય સવારી કેટલા કેટલા અમુકતા પછી બધી કરાતી આવક અને સ્વતંત્ર એટલે અમે સત્તરમી એપ્રિલે જાન લીધું અને આ સત્તરમી એપ્રિલે વરસ થયું તેમાં બહાર વર્તન માં પણ ફેરફાર દેખાય છે તમને પોતાને ખબર કે ઓછું થતું કહ્યું બીજા લોકો આ બધા એ બધા દેખાય છે નિયમ છે ને પોતાને બહાર વર્તન કરે દેખાય છે મહત્મા ચિમનભાઈ અ થાય ને આવે જુદા થઇ ગયા પછી ભૂખે મારવાનું નથી એમને આ રીતે સમાડવાના કરવાના કપડા પહેરવાના કિનામાં જોવા જેવું જવા બધું કરવાનું મરાતા જેના આધારે આપડે રહ્યા હતા ભાગીદારી ખીચડી ને તો ડોખું ઘી આપો ને ખીચડી તો એમને શાક ખાઈ લેવા તો બધી દખલ જ હતી આઈસક્રીમ છે દખલ જ કરી આપડી દખલો બધી આપડી હતી આપડે છૂટા થઈ ગયા દે ગઈ ને બધી છૂટા થયો આવો આવો કેટલા વાર પંદર વાર ત્યાર પછી પાંચ વાર પછી પહેરા જેવું થશે વીસ મિનિટ થાય પહેરાવી પડે ભાઈ નો પ્રવેશ થાય છે ત્યાંથી નવ મહિના નથી ખેંચ્યા કે આપઘાત છે જે ના હોય રાખેલી આપડે સમજી નઈ કેટલા કરોડ ની આછા રાખેલી પેલા હિંમતર નામ એવું હોય એમ થી વાત તારા મા ગયા બાજુ ના કરી લેવું ચાલુ એ થાય નહીં મારું તો કઈ કરી લઉં વાત મારું એ તો અમે એને કેટલું સુધારીએ ને અમે કહીએ કે બીજી કોઈ ઈચ્છા નથી એમને તો છે વધે વધે આપડે આપડે ગામ જવાની વાતો કરી પોતાની ઘેર ગયેલા હાર પાર્કે ઘેર કઈ નથી માર્ગ મળ્યો છે બિલકુલ એ નહી તારે કઈ તો બાળકો પડે આપણે મહિને નહી કરીએ ભાતી બોલાવી લેવાય બહુ આનંદ આવેલા માટે મજા શું આવે ખબર કાય ના તું તો આપડે બધા ને એ રીતે બધા ને ઘરકુજ આપવાનું દાદા ધ્યાન ઓછું બધા પોતાના વેપાર કરતા કરવા ભૂલ થાય તેમાં જે ના થાય તેને તો ફરવા પોતાનું રાખી ને પછી સ્વીકાર કરે એટલે બગડી જાય એ દૂધ ની ચા થાય બાકી તધા ને આપે નાના છોકરા ને પોતાનું રાખવા જાય તેવું અમારે તો હું કઈ જાણતો નથી એવું શબ્દ કેવા લખેલા છે લખેલા છે જેણ્યું છે તે જ કોઈજન ભ્રાંતિ જ્ઞાન છે ને ભ્રાંતિ જ્ઞાન કોક કરે છે કોક બધા ના કરે કોક જ કરે ભૂલ ચુક જ ના કહે છે સ્ટેટમેન્ટ તો કર્યું કે હું કઈ જાણતો નથી હું કઈ જાણતો નથી બધી વસ્તુ આવી ગઈ અને ધ્વજ પામે પામે છે પરમ વિનય પામે હું જાણું છું કઈ પણ એ પરમ છે ને પરમ વિનય એ કર્યો કે ભાઈ માણસ થી માણસ કેવી રીતે જાણી શકે દીવો થાય કે થોડો ઘણો દીવો હોય નઈ હોય તો રાખો દીવો હોય થોડો ઘણો દર હોય થોડો ઘણો દર હોય એવું તો દીવો આખો ભલે થોડા કેન્ડલ લાઈટ હોય આખો હોય કામ આવેલી એટલા માટે અમારે કચર લાગવી પડે ને ગમે તેઓ બધો શાસ્ત્રી હોય કે આખો ત્યારબેર ચરતા હોય તો એ હું કઈ જાણતો નથી બોલવું પડતું નહી તો આ જ્ઞાન પરિણામો ના પણ તારું તો અજ્ઞાન છે તું ગમે તું વેચું વેદ ધારણ કરવું તો લાટે આપડે આ નખાય બે પીછા નાખો કારણ કે નાખો હા કર્યુંર કરાય ને આ દરું પોજન જ્ઞાન નાખ્યા જગત માં ફરી વર્યું છે એને વેરસેર કરાય ને આ બધો ધર્મ જ્ઞાન છે બરાબર અને આ તો સાધારી જ્ઞાન ઉપર ભગવાન આવે વિજ્ઞાન કેવાય અક્રમ વિજ્ઞાન નથી આવ્યું હું ભરમ વિનય મેં એવું થયું વ્યવહાર આપણે કહ્યું તું के <स्थिया> बरु बरु आ, एक ज्ञान ना, आ वस्तु तो पड़ेज देखिए ज्ञान नगे अपने देखी छे એક મહાત્મા ની વિનંતી છે કે દાદા જરાશ પાડે કઈ બાબત નકશાનું સાધન રાખી બધું સાથે રાખી અને તે માટે ગયા જ્યારે રહીને હવે ભાગે ચડી ગયા આપણે શું કરવું નકશા વાળા કરો તો ફરી કોઈ નાખશો માટે તમારી યોજના થઈ જશે એના કરતા બધું કર્યા પદ્ધતિ બને એ જ કરે એકનો એક છોકરો જોયે તે એને માટે આશા રાખી હતી અને બાધાઓ રાખી હતી પણ છોકરો આવ્યો તે જન્મ એટલે આપણે કરેક્ટ કરીને કહેજ સુ લોકો જુએ કે છોકરો છે મારે બોલવા કેવું ડ્રામા એકનો એક છોકરો આ બધી મિક્સર તરીકે કોને આવેલા શું કે ન્યાય ખોરશો નહીં આ જગત માં ક્યારેય પણ ન્યાય કોઈ નો થયેલો નહી છે એ સમજી લેવાનું અન્યાય કેમ થયો કે મારા દોષે કઈ થયેલો છે મેં શું આગળ ઉપર કર્યું છે તેને લઈને આ પોતા બિલ સાથે આવું નિમિત્ત માટે મારી ભૂલ છે ભૂલ સુધારવા માટે આ ન્યાય નો કેટલો જોવાનું ન્યાય થી માંગુ ના માગું એટલે તું ન્યાય થી માંગુ ન્યાય ના આધારે તું માગું પણ આ શું બન્યા છે તારે મળ્યું શું ત્યાં મને તો આઠમો ભગાડ્યો એ કરે के दुकन दुकन ना कर आ दादा जगत हो न्याय न्याय नो કેટલો તેના આધારે ન્યાય કરી દેવાનું બે કજુ કજુ નાખે નાખે એનો કોઈ અન્યાય છે તો કેવા સમજ એ તો ભાગી માં લખ્યું બધું છે ने जाए। रेज नहीं मै नही तो मैं <laughs> <था ही> नहीं आतो <laughs> लोग लो, लो मानता हो तो सचुक <laughs> मैं ઓહો મારા દાદા નવા પાક્યા આટા સુધી આ લોકો કે ના હતા ને દાદા નવા પાક્યા એમ ભાઈ ના આવડું ચપો રા છે ને બીજી શું સમજણ નથી બીજા ને ભાન જ નથી સત્ય નું ભાન નથી અસત નું ભાન નથી માણસ છું એવું ભાન નથી પોતે માણસ એવું જો ભાન હોત તો કામ દાવો મળવા આવતો ખુલાસો આપવો કે ભાઈ ચાધારે મેં તબિયત ભમેડ્યા પછી મારો દોસ્તો બધો ગુનો યાર પણ ચાધારે ભમે મારે કઈ ચિગાર નહીં તમારી તમને જાગ્રત કરવા માટે कल्याण જેટલું ખર્ચ હતું એવું કષ્ટ નહીં ભાઈ પુસ્તકો રહેશે દેરાસર રહેશે મૂર્તિઓ રહેશે પછી તમારું કશું હશે નઈ તે વખતે વીસ હાજર વર્ષ પછી સાડા અઢાર હાજર વર્ષ પછી હજાર તમારું ઘર આવ્યું પણ એમાં બીજા કોઈ સ્ટેશન માં કહું કે ભાઈ મારે તો બધા પાકીટ ગયું છે અને ટિકિટ બીજી ટિકિટ આ લો અમે પૈસા પાછા તો છે નહી આવે તમારે તમારી જવાબદારી કરો ખુદાબક્ષ ને છૂટેલા બધો છૂટ લઈ લે છે મારે જ્ઞાન નતું નહીં ટિકિટ લેવાની ઈચ્છા નહીં લેવાની ઈચ્છા નહિ પણ એમને ભૂતાવાળી લઈ ને ગાડી બે ગયા અને પછી ચાલી ગયા તો આમ કઈ ખરાબ લાગ્યા નહિ બઉ મીઠું લાગે ને બઉ મીઠું ના લાગે પણ એની પર નોંધ રાખવું કે આપડે પૈસા રેલે આપણી પાસે રહ્યા તેવું ગયા વધારે જતા હોય તો વધારે જાય ને હિસાબ જાય હિસાબ જ રાખું ધ્યાન રાખું એ રાજી થવા જેવું નથી કહે હા તો અલૌકિક વિજ્ઞાન છે જો કઈ પામી ગયું પામી ગયો નહીં કોઈ અવતારમાં બધો આવો દિલ્હી દિલ્હી હું તો તમારો સત્સંગ રાખો છે આવી છું કરવા વાત માં તારીખ રહી ગઈ અને આ મારે જવાનું છે આપડે ઈચ્છા હોય કે બધું થાય એટલે શું એક પછી બીજી વાત કરી રાધેશ્યામ ભાઈ એમ કે છે કે દાદા ને એમ પૂછો કે મિથ્યા મિથ્યા શલ્ય ત્રણ પ્રકારના જે શલ્ય છે शल्य मिथ्याशल्य शुभ समझाओ मिथ्याशल शरीर आठो बेह ग थोड़ा भागी गले तो आगे अपने शल्य पे कूचा कूचा करे चलिए खर कूचा करें पर वस्तु, वस्तु आई सहन करके એ રીતે મિત્યાચલ્ય આપણે જે મૂળ વસ્તુ છીએ મૂળ વસ્તુ સમ્ય આપણું જ્ઞાન દર્શન ચારિત્ર બધું સમય છે અને એ પ્રાપ્ત નથી થયું તો હજી મિત્યા જ્ઞાન મિથ્યા દર્શન મિત્યાચારિત એ નામનું મિત્યાચલ્ય થયું કરે નિર ખૂચે કારણ કે મીઠા એટલે મીઠા સમ્યક્ નહીં એ મીઠા એ બહુ બહુ સજા કરે અને માયા માયા માયાલ્ય દ માયા નિદાન શલ્ય એટલે શું આ કૃષ્ણ કપર નિહાળું કર્યું કર્યા પછી પૂરું ના થાય તો જોડાય નહી માર્ગ મળે તો એ ના જાય રસ્તો બેન લઈને આવ્યું હોય તો એ જોઈ રહી કાંઈ શલ્ય રહે કોઈ શલ્ય નીકળે નહીં કરે ને એટલે નિયણું કહેવાય નિદાન નિયારું પોતે નક્કી કર્યું ભાવ બહુ મજબૂત ભાવ અને એ ભાવ પછી શું કરે છે નિશલ્ય થવાય કેવી રીતે આ શલ્ય માંથી નિશલ્ય કેવી થવાયું રસ્તો છે દાદા નું જ્ઞાન લીધું એ નિશલ્ય થવાનો જ રસ્તો છે ને થઈ ગયો થઈ ગયો અને પેલું ગયું દાદા આપનું આપનું જ્ઞાન લીધું એ પછી કારણ બોક્ષ થઈ ગયો ને કારણ બોક્ષ જ્ઞાન ઉડી જશે પણ જો કઈ ઉડી જશે એટલે એનું ફળ જાજા તારે ઘણું મજ મળશે પણ અત્યારે તો તમે આ હેલ્પ નહી ભવ થાય સાચ આજ્ઞા મુખ્ય વાત કારણ કે આજ્ઞા મુખ્ય છે મુખ્ય આજ્ઞા આજ્ઞા માં રેહવાની વાત નહી પણ રહી જવાય છે એ શું કારણ વિજ્ઞાન છે ઈચ્છા હોય ને આપડે વાંધો ના હોય તો આગ વિજ્ઞાન જ પોતે રાખવું જ્ઞાન જ કર્યા કર્યા કરે કરવું ના પડે દાદા ના જ્ઞાન છે ત્યાં સુધી જોયા કરવો આ તક બહાર નહી કાઢવાના કઈ રાજ્ય નહી તો પછી જોખમ પણ દાદા આ જોયા જ કરવાનું આપે કયું જોયા જ કરવાનું એ પણ કરુ ને એવું પૂરે પૂરું શું વાત છે આજ્ઞામાં રોજો કેટલી પણ કોઈક વાર કોઈક વાર સુકી જવાય છે કોઈ વાર સુકી જવાય છે દાદા છોકરાઓ ને જલ્દી ચડી જાય એવું ખરું ને પોતાનું ડાબણ નઈ ડાબણ જો તમને તો રાખી ત્યાં સુધી તારું કોઈ કાર્ય आप બાળો થી ના ભૂલી જાય એવું જોવાનું શક્તિ નથી ક્રિયા કરવાનો એનો ધર્મ પણ જ્ઞાન પછી તો એ પોતાના સ્વભાવ જ આવી જાય છે ને કોણ જ્ઞાન પછી તો પોતાના સ્વભાવ જ આવી જાય છે ને કાયદેસર જ હોય છે પણ જો દખલ કરનારો ના હોય તો આજિન ને દાખલો બ <laughs> તમને કેટલી ડિગ્રી નું આપી દુરેપૂરું હા પૂરેપૂરું કે છે પૂરેપૂરું કેટલા દિવસ થયા એક મહિનો ને પાંચ દિવસ એક મહિનો તમે કેટલા કલાક મારી પાસે ગાળ્યા કેટલા મજા બધા કેટલા કેટલા અંદાજે અંદાજે કેટલા દાદા ને